મોડા પર થાય તો નઈ પણ ઉત્તરના ગુજરાત ના દેખાય મોડા પર તો થોડો વખત થાય પછી બંધ થઈ જાય બંધ એટલો નિમિત્ત છે ને દાદા આપડો ઉદય કરે આપણો ઉદય કરે તમે વાસ્તવિક મટવાટવાર પોલીસ રાખીને રેલ ઉતરવા ભાઈ ને આજે ચડે બે ફ્લોર બે ઘર માં પે જાય ને આવે નીચે કાઢો થયેલો પછી બહાર થી પૂરવામાં આવું થયું પડે મોટું પાણી થઈ ગયું આ તો અત્યારે ઇન્ટરનેશનલ બધી એકતા થઈ છે ને એકતા રહી શક્યું એકતા નથી ને એટલે ઉડી ગયું હતું ઓગણીસો સદી હત્યા સારું ઠપ થઈ ગયું અઢાર થી ભાવેલા ચૌદ માં ચૌદ માં સારી થઈ અઢાર માં અઢાર થી શરૂઆત થઈ ગયું વધવાની બાવીસ માં તો રૂપિયા ની અઢી